श्लोक 16 શ્લોક નંબર ક્યારેક પોતે અયોગ્ય આચરણ કર્યું હોય અથવા કોઈ બીજા વડે અયોગ્ય આચરણ થઈ ગયું હોય तर शस्त्रो वे अथवा क्रोध थी पोता अंग न कर आ प्रमाण प्राणीमात्र हिंसा न एक अवयव छेदन करे कोईक वक्त कुसंग दोष थी कोईपन निमित्ते लोकने शास्त्र में निषि करेला बुद्धिपूर्वक परस्त्री अंग स्पर्शादी कर्म नु आचरण करू हो અથવા બીજાએ કર્યું હોય તો તલવાર છરી અસ્ત્રો વગેરે શસ્ત્રો વડે પોતાના અથવા અપરાધ કરનાર સ્ત્રી પુરુષ પશુ પક્ષીના અંગનો કાન નાક શિસ્ણા દેદ ન કરવો એમ કરવાથી કરેલા પાપનો નાશ ન થાય અને અંગ છેદના પાપની વધારાની પ્રાપ્તિ થાય અને નિર્દયતા પ્રાપ્ત થાય તેથી ભગવાનની અપ્રસન્નતા થાય संसार भ्रमण थे निषेध करेलो जो कि परम धार्मिक एवं मरा आश्रितोंधर्म में प्रवृत्ति होती होटती नहीं तो क्य प्रमादी स्वभाववश्ता एवं थी, स्वभाव थी थाई जाए तो निषेध करेलो परम धार्मिक कहवा तात्पर्य ये अर्थ काम पारायण पर धार्मिक तो हो परतु प्रयोजन अर्थकाम हो परम धार्मिक जीवन में कर परम श्रेष्ठ धर्म है मोक्ष पारायण है ते बुद्धिक्षोभ शक्य नहीं तो क्या रजो उद्रेक वगैरह कारण एवं थे तो करवानी रजोगता सुरगणे रुदिबद्ध कामे ही यूत दया सदलभ्यो सदलभ्य, सदलभ्य को नाना जनेश्व विहित सूरदंतरात्मा जेवा सर्व प्राणीमात्र दया सर्वभूत प्राणीमात्र अंतरियामी परमात्मा अति प्रसन्न थे देवगणों वे बहुपूजन सामग्री वे आराधन करने छता वे प्रसन्न थता कारण कि एवं दया असत पुरुषों में आई शक्य बनती नहीं तस्मा दया, सर्व भूतेषु दया दयाकुत सहृद भावुर मुन्मुच यया तो्यधोक्षज तिथिमो असुर भावों त्याग करभूतों पर सहृदयता राखी दया करो जैनाधोज भगवान तरा उपर प्रसन्न थे पुसा कृपय तो भद्रे सर्वात्मा प्रीयते हरि प्रीतौ हरौ ભગવતી પ્રિયેહમ સચરાચર હે ભદ્રે પુરુષોની પ્રાણીઓ ઉપર દયા કરવા વડે સર્વાત્મા શ્રીહરી પ્રસન્ન થાય છે ભગવાન પ્રસન્ન થવાથી હું પણ પ્રસન્ન થાઉં છું અને સચરાચર જગત પણ પ્રસન્ન થાય છે દયયા સર્વભૂતેષુ સંતુષ્ટ્યાન કે સર્વેન્દ્રિયોપશાંત્યા તુષ્યત્યાસુ જનાર્દન सर्व भूतों पर दया करवा थी, थी, थी, थी, ने जे प्राप्त थाई तेमा संतोष मानवा थी। सर्वे इंद्रियों जल्दी करने इंद चकार आप अंग काथु काखीस आंख फोड़ी नाखो भांगी नांगी कह કરવું તો નહીં પણ કેવું છે આટલો ભાંગી નાખ્યો હોય તો એ માનસિક હિંસા છે એટલે મન કર્મ વચને એક પ્રકારે હિંસા ના કરવી અંગ છેદ ન मूल श्लोक में चकार आप अंग का दत्तु मथु काख आखो टाटिया भांगी नाखो वगैरे वचनों पर न बोलवा एम छे। परस्य त्रासजनि नौच्चार्य बागपी क्वचित बीजा ने त्रास उपजाणी न बोलवी एम स्कंद पुराण में कहूँ आती अकार्य नु आचरण थे तो शक्ति प्रमाण प्रायश्चित करव अथवा करवो तात्पर्य प्रमाण खराब वचनों थी, क्रोध थी, तथा पारकाअेद क्य न करव वकार अर्थ में क्रोध पता सम्र पुण्य नाश में हेतु मदन रत्न में कहू के दानम दान व्रत नियम ध्यान जप प्रयत्न वे करेलु करे सर्व कर्म क्रोध करने नकामू थे विचित्र देह संपत्ति ऋष्वराय निवेद आराधना करने તે ઇન્દ્રિયોનો મૂળથી નાશ કરનારે કરનારો તે બંને સરખા જ છે જ્યાં ઉપયોગ ભગવાન વિચિત્ર સંપત્તિ શા માટે દીધી છે દેહ સંપત્તિ ભગવાન ભગવાન ને માલિક થવા દઈએ છીએ આપણે આપણે આપણી સંપત્તિ માનીયે છીએ ને ભગવાન ને નિવેદન કરવા માટે ને એના માલિક આપણે નથી એટલે એના બેનિફિટમાં વાપરવી જોઈએ માનતા નથી આપણે આપણા ગુણ ના માલિક આપણે જ માની કે ભગવાન માની આપણી ઈચ્છા પ્રમાણે એનો ઉપયોગ કરીએ છીએ કે ભગવાનની ઈચ્છા પ્રમાણે આપણી આવડક હોય કઈ તો એનો ઉપયોગ કેમ કરીએ તો આપી છે એટલા માટે ભગવાન નિવેદન કરવા માટે આપી ભગવાન ની સેવા માં એમ નહી હોય હોય તો શું થાય હું તમારી સેવા કરું છું એટલું ઉપકાર તો કરું છું કઈ એટલો તો ઉપકાર કરે સેવકનો મોટો ઉપકાર જ કેવાય સેવક ઉપકાર તમારો સેવક છું એટલે તમારી ઉપર ઉપકાર કરું છું કેમ નહી એટલે પ્રાર્થના કરીને સ્વીકારવા એમ કહેવા માટે ભગવાન ને આ સંપત્તિ આપીશ સેવા કરવા એમ નઈ એને નિવેદન કરવા માટે આપી છે પણ માણસ નિવેદન લેવા માટે એમ કે નિવેદન આપડે લોક માં કે નિવેદ સારવાય આમાં માણસ નિવેદ સાર ગણપતિ નિવેદ જ્યારે સંપત્તિ મેળવી હોય સદગુણ ની કે ભગવાન ભગવાન દેહ થાય ને મહેનતે કઈ બધું મળી નથી સાતું પૈસા છે કોઈ મહેનત કરીને પૈસા મેળવા હોય તો દુનિયામાં મહેનત કરનારા ઓછા છે મહેનત કરીને બધા મળી જાય છે તો એને મહેનત ફળ મનાય મહેનત કરવાથી મળી જ એને મહેનત ફળ મનાય પણ મહેનત કરવાથી એકને મળે ને એકને નથી મળતું તો મહેનત નું ફળ કેમ માનવું જો મહેનત નું ફળ હોય તો બે મળવું જોઈએ બે હરકી મહેનત કરી હોય ઘણી વખત વધારે અંગૂઠા સંપત્તિ જેવા જ ગુણ છે ગુણ તો બે જણા હરકી ભણતા હોય બે જણાતા હોય વધારે એમાં કઈક ભગવાન નો ફાળો છે કઈક નઈ બધો પણ આને માણસ ને સ્વીકારવું એ બહુ કઠણ છે એવું સ્વીકારી શકાતું નથી એ સ્વીકારી લે એટલે પૂરું થઈ ગયું ભગવાન ની કૃપા છે ભગવાન થાય છે કૃપાથી થાય છે તો પછી એવું આ બધું ભગવાન ની કૃપાથી છે પણ એવું માની નથી એકાતું એટલે માં હેરાન થવાય છે માં નથી એકાતું એનું ફળ શું એટલે હેરાનગતિ માની લે તો બીજે થઈ જાય પછી કોઈ બધા વિકલ્પ લખ્યા છે ભગવાન બુદ્ધિન્દ્રી મનપ્રાણાન જના ના મસૃજત પ્રભુ માત્ર એમાં ઓલો વિકલ્પ વયો નથી ગયો કે ભગવાને જ કર્યું બધું એ વિકલ્પ વયો નથી ગયો એટલે જેને જે ગોઠે ઈ માને તો ભગવાન એને એવું ફળ દે જો કોને કે ભગવાન ખોલા રાખ્યા કોક ઈગો હોય તો એ નાખવા ક્યાં ભગવાન કેપર ઈગો એ ભગવાન આપ્યો છે ને વાપરવાટું છે કે વાપરવા વિના મૂકી રાખવા આપ્યો છે હે ભાડે તો મૂકી રાખવું ભગવાને સર એટલે બલિહારી એની છે કે ભગવાને આપ્યું છે એમ જેને ગળે ઉતરી જાય કોક ન ઉતરે તો એમાં લોજીક તો હોય કે ભાઈ થોડું ભગવાન ને માને એમ પણ એ લોજિક એ લોજિક જ ઉતરી જાય જો એને ગળે તો એનું કામ થાય ગયું એમ તો ભગવાન જ જોકે આપવું હોય આપનારા તો ભગવાન જ ફળ આપવું કે નહીં એ કોના હાથમાં છે ફળ તમે પ્રયત્ન કર્યો એ વાત સાચી એમાં ક્યાંય ના પણ ફળ આપવું કે નહીં કેટલું આપો કે જાદુ આપો કે થોડો આપવો એ તો ભગવાન ના મુખ્ય કારણ શું છે અહંકાર ભગવાન ની અરે તો અહંકાર હોય હોય તો એ અહંકાર કોઈ ની અરે અહંકાર ને કઈ એવું કોઈ હગવું નથી કે કોની અરે શું કોની અરે નથી એ અહંકાર ને હગો અહંકાર છે અહંકાર એવો કોને અહંકાર નો અર્થ જ એ કે હું પરફેક્ટ છું મારે કોઈ ની જરૂર નથી ભગવાન એને ભગવાન નું ઉગ આપણે આપણે મહેનત કરીએ તો આપડે મહેનત કરવાથી મળતું હોય તો ભગવાન માની તો ભગવાન એને સ્વીકારે છે ઓલું સંપૂર્ણ ભગવાને આપ્યું છે આપણને તેને નિવેદન કરવા માટે આપ્યું છે ધણી થવા દઈ આપણે ધણી થઈ ગયા એટલે ધણી થવા નથી માણસ વિચિત્ર હોય એવું બહુ વિચિત્ર છે વિચિત્ર ફરીથી વાંચે છે હોય તો આ વિચિત્ર છે એટલે માણસ જેવી વિચિત્ર સંપત્તિ છે હું એમ વિચિત્ર દેહ સંપત્તિ એટલે કોઈના કેશન કળાય ને એવી भगवान एक संपत्ति आपी प्रकार एक प्रकार आपे सा <coughs> मदन रत्न कहू के दानम दान ध्यानम हुतम हूत जप यने कृत क्रोधित वृथा भवे दान व्रत नियम ध्यान होम जप प्रयत्न वड़े करिने करेलू सर्वकर्म क्रोध करने की नकामू थी जाएिरा देह संपत्तिश्वराय निवेदि પોતાની આરાધના કરવા માટે પરમ કૃપાળુ ભગવાને ચક્ષુવાદી વિચિત્ર કરણ સમૂહ શરીર આપ્યું છે ગુણ હોય માનવું જોઈએ એવું નઈ હકીકત છે રિયાલિટી છે ભગવાને બીજાને હરકી મહેનત કરી હોય તો બીજા નથી આપ્યું છે એનો અર્થ એવો છે ભગવાન કૃપા છે આપણા કરતા મહેનત કરનારા ઘણા હોય એને બીજા ફાફા હોય આપને વગર બેનત છે એને થોડીક એમ કે નિમિત્ત માત્ર ભાવ સભ્ય સાથે મારે તને છે કે તે મહેનત કરી નથી મળ્યું છે પાછા પોતે ભગવાન ચિત્ર માં આવતા ચિત્ર માં આને એક જ દેખાય છે આખા દિવસ માં ડિક્સનરી માંથી વધારે ક્યાં શબ્દ નો પ્રયોગ કરે હું શબ્દ એટલો બીજાનો તો એકાદ વખત વારો આવે આખા દિવસમાં પ્રયોગ કરવાનો એકાદ બે વખત વારો આવે પણ હું નો તો કેટલાય વખત વારો આવે હું આખી દુનિયામાં આપણે આપણે એવું જ કહી નથી એમ આપણે હું શું કરી એવું કહી આખી દુનિયાનો એવો કે હું નો વધારે વપરાશ છે આ દુનિયાનો બધા માણસો પોતાની આરાધના કરવા માટે પરમ કૃપાળુ ભગવાને ચક્ષુવાદી વિચિત્ર કરણ સમૂહ વાળું શરીર આપવું છે તેને કોઈ વિષયાંતર માં નાખે અથવા ધર્મરત થઈને અનધિકાર ચેસ્ટ મને ગમે એમ કરું તો એની અનધિકાર ચેસ્ટા છે નોકર કે હું ગાડીને મારી ઈચ્છા થાય ત્યાં લઈ જાઉં કોના હાથમાં કંટ્રોલ ડાઇવરો બળિયા થઈ ગયા અમારે જ્યાં લઈ જાવની આવડત થી આવડત પછી ગાડી હાકવાનું લાયસન્સ હોય તો ગાડી જ્યાં એની ઈચ્છા પ્રમાણે હાકવી કે શેઠ ઈચ્છા પ્રમાણે કોની ઈચ્છા પ્રમાણે માલિક માલિક હવા આપણે જઈને બાણું ઉગાડી દેવાનું કે તમારે બે હોય ડ્રાઈવર સારા ડ્રાઈવર ને ખબર છે કે નઈ આપણા જવાનું હોય બેઠા બેઠા હોય મારે ધકો તો બાર નીકળે શેઠ દેહ સંપત્તિ તો મારી છે ગાડી ડ્રાઈવર ના બાપાની નહીં શેઠ ના બાપાની ગાડી શેઠ ના શેઠ ની ઈચ્છા થાય એ પ્રમાણે હાકવાની હોય હોય તો આમ ફરી ફરી નાખે ટ્રાફિકમાં આવડે કોને શેઠ ને ભલે ને આવડતી હોય પણ હાથમાં કોને વિચિત્ર દેહ સંપત્તિ કોના હાથમાં છે ઈશ્વર ભગવાન પોતે બઉ કરવું ડ્રાઈવર ની હમું જોતું ક્યાં વાપર શેઠ ની હમું જોતું રહેવાનું પણ હવે શેઠ ક્યાં બે ખબર છે એ પાછા ડાયવર ની બહાર બે એટલે એની રક્ષા વધારે ભટકાણ ડ્રાઈવર છે એ પોતાનું જાળવે જ પોતાનું જાળવે એટલે મોટાયા ડ્રાઈવર ની વાહેર ની આગળ બેહાય નહીવર સાહેબ ને આગળ ડ્રાઈવર સાહેબ હાકો ગાડી હાકે સેટ મળી હાવ ડ્રાઈવર ને દેખાય નહી આ ડ્રાઈવરને વિચિત્ર દેહ સંપત્તિ ઋશ્વરાય નિવેદિત પોતાની આરાધના કરવા માટે પરમ કૃપાળુ ભગવાને ચક્ષુવાદી વિચિત્ર કરણ સમૂહ શરીર આપ્યું છે સરસ પોતાની આરાધના કરવા માટે परम कृपाणु सुधार असमर्थ थ्री मूल करें बने सरखात्र નથી વચ્ચે હજી નીચે એકાજી ભાષ્ય માં નહીં તો અ ભચ્ચે તો કહો ભાષામાં ને આમાં આમાં આમાં ટી યાદ મે કીધું આમાં મૂળ નથી આત્યાસ બરાબર હે એટલે વાક્ય બહુ સરસ આયો છે મે એમાં એક શબ્દ બહુ સારું આવ્યો છે વાચો તદિદમ विषयाંતરેયો પરમકૃપા વિનિયુક્તો ગુજરાતી વાતો પોતાની આરાધના કરવા માટે परम कृपाणु भगवान ने चक्षुवादी विचित्र करण समूहवाणु शरीर आपने कोई विषयांतर में भेड़फी नाखे अथवा धर्मरत थे विनियुक्त विषयांतरे यो विनियुक्त येको भूत प्रादीक विषयांतर प्रसंग पिहर्म अक्षम समूल तदेव नाशयती તદિદં વિષયાંતરે યો વિયુક્ત યર્મેકરતો ભૂવાની પ્રમાદિક વિષયાંતર પ્રસંગ પરીહર્મ અક્ષમ સમૂલ તદેવ નાશયતી નરમ મહત્ પોતાની પોતાની કામી હોય પ્રમાદ એમાં એટલા માટે કરી શકતો ન હોય પ્રમાદ ને દૂર નથી કરી શકતો એટલે ધર્મેક બતાવ પોતાનું બતાવે છે ધર્મિક રથ છું હું ધર્મિષ્ઠ કેટલો છું જોગીદાસ એમ કે એનું બોલે આંખ સ્ત્રી ઉપર ગઈ તો આંખ ફોડી નાખી એમ કે ફોડી નતી દિલ મંગલે ફોડી નાખી દે તો હું કેટલો બધો ધર્મેક છું અને પવિત્ર છું એટલા માટે કંટ્રોલ કરવા તૈયાર નથી બુદ્ધિ નો કંટ્રોલ કરવા તૈયાર નથી એમ પણ આ નાશ કરવા તૈયાર છે નાશ કરે તો એ બે હરકત છે પ્રયોગ કરે છે અને પોતાની ઇન્દ્રિયોનો નાશ કરી નાખે છે બે હક બે હા ભગવાન સિવાય બીજી જગ્યા એ વાપરે છે વિષયમાં જગત ના વિષયમાં વાપરે છે અને ખીજાય ને કાપી નાખે છે મહત્વ નથી આ વાપરે છે એવો જ આ ઉપયોગ બે માંથી એક નથી કરતા એમ મહત્વ બે માં હરખાય સદુપયોગ નથી ઓઈલો હાવ નાશ કરી નાખે છે અને ઓઈલો અવળી જગ્યાએ વાપરે છે ફળે માં કઈ ફેર નથી આ નાશ કરી નાખે છે એવું નથી બે પોતાના ખાડામાં પોતાના જીવને ખાડામાં નાખે છે નાશ કરી નાખનારો પોતાના જીવને ખાડામાં નાખે છે અને અવળો ઉપયોગ કરનારો છે એ પોતાના જીવને ખાડામાં નાખે છે એટલે બે હરકત પણ છતા બે ની આબરૂ નથી થતી સુરદાસજી ની કોઈ નિંદા કરે કે વખાણ કરે કોઈ વખાણ કરે છે ને માર્કેટ વેલ્યુ મળી ગય માર્કેટ વેલ્યુ છે એટલે આ બેનિફિટ છે એટલે હું માર્કેટ વેલ્યુ જોઈશું ઓયલું નથી જોતું એ તો પછી તો ભગત થયા એટલે એને તો સુધારી લીધું હોતી દોષ હોય સુધારી લીધો અને ઓયલું હોત સુધારી ઓલું દંડ દીધો પણ દંડ મહત્વ નથી એમાં એને આંખો દંડ દઈને આંખું ફોડી નાખી એના કરતા એ ભગવાનમાં લીન થઈ ગયા એનાથી એ પ્રખ્યાત થઈ છે આંખું પ્રખ્યાત નથી થઈ અને આંખ્યું ફોડવાથી ભગવાન એની ઉપર રાજી થઈ ગયો હોય એવું નથી આખી ફોડવાથી ઓહો એને આખી નાખે દંડ દીધો આ પોતે આથી ભૂલતી હાથ ને ખૂબ મારે આટક્યું ભાંગી નાખે એટલે પછી કરતો મટી જાય એને કરવું નથી એને કરવામાં જ હાલ આવે છે એટલે કે ભાંગી નાખે તોડી નાખે છે પણ આ રસ્તે જવા માં નિવેદન કરવામાં એના પગ તૂટી પડે છે એટલે આમ તોડી નાખે છે આને ચાન્સ નહી વાપરી હોય તોડી નાખ્યું નાખ્યો છે એ હું વાપરશે એટલે આ એના કરતા વધારે આપણે સેવામાં ગુણ નો નાશ કરી નાખે છે ને ઈશ્વર સંપત્તિ એમાં કઈ ઇન્દ્રિયો કીધું છે એવું કઈ નથી સંપત્તિ એટલે દેહ આધારે ગમે તે પ્લસ પોઈન્ટ હોય એ માણસ એને બગાડી નાખે પણ એનો ઉપયોગ નો કરે બગાડી નાખે કોઈને કામ માં આવેવાનું ત્યાં કોઈના કામ માં આવે એવું નરેક વિષયાંતર પ્રસંગ પરીહર્તું અક્ષમ પોતાને અતિશય ધર્મપરાયણ અથવા તો ભગવાન બતાવો જ તો હું કરું એટલે આ સંપત્તિ નો નાશ કરી નાખો એટલે એને એમ થયો મને સંપત્તિમાં વૈરાગ છે અને ભગવાન નો છે પણ ભગવાન સંપત્તિ નાશ કરવો એમાં ભક્તિ નથી આવતી વિચિત્રા દેહ સંપત્તિ છે એને રદ કરી નાખવી એમાં કોઈ કોઈ ભક્તિનું બોલું આવતું નથી ધર્મ નું નથી આવતું ધર્મ નું હોય તો અનુષ્ઠાન કરે ભક્તિ નું હોય તો ભક્તિ નું અનુષ્ઠાન કરે બે મારે જે કીધું કે અંગ છેદો કરે એ બધા લગભગ કા ધર્મ નિષ્ઠ હોય પોતાના બતાવવા માટે આવું થતું હોય છે તદિદ વિષયાંતરે વિનિયું યમીકરતો ભૂવાની પ્રામાદિક વિષયાંતર પ્રસંગ પરીહર્તું અક્ષમ સમૂલ તદેવ નાશયતી ન તયોરંતર મહત્તાની ભૂલ છે એને સુધારી નથી શકતો અને બીજા બધા એ બહુ કેવો કરે છે જોર બતાવે છે તો એ નિરથક છે અને એની દાન જ નથી ભગવાન ને સમર્પણ કરવાની દાન જ નથી ભગવાન ને સમર્પણ કરવાની દાન જ હોય પ્રમાણે ગમે એવો સ્વભાવ હોય તો એને સુધારી ન હોય કે સુધારી શકે મારે ધારે તો હું ન કરીએ કે એવું મારેથી ગમે એવો જીવ ની હે જળાઈ ગયો હોય તો એ સ્વભાવને મૂકી શકાય નથી મૂકી શરીર આપ્યું છે તેને કોઈ વિષયાંતર માં વેડફી નાખે અથવા ધર્મરત થઈને પ્રમાદ થી ભૂલો સુધારવા અસમર્થ થઈને હોય જાય આપડે ગુણ છે પણ રિહાય એટલે એનો અર્થ એવો મારે તમારે જેમ થાય એમ કરો એટલે એ ગુણ નો બ્રેક કર્યો એ તો કઈ જાતો નથી પાછું ઉઠે એટલે થોડુંક ચોંટી આવે પાછો ઢડે તો એટલે ગુણ તો એવું પણ ગુ નો ઉપયોગ ન કરે અને કરી કેવું મારે એમ નથી મારે એને મારા મંદારો ઉપયોગ કરવો છે અને ન કરવા દો તો નથી કરવો ન કરવા દો તો હાવ નથી કરવો મંદ કરવા દો તો હાવ નથી કરવો કરવું તો મંદો એના દોષ નું નિવારણ નથી કરી શકતો અને કાતો કાતો વિષય તરફ કે સમૂળો નાશ કરી નાખે રિહાવાનો અર્થ એજ છે કે કાતો હું મરજી પડે એમ સદગુણ નો ઉપયોગ કરું કે તમે લાભ સો લઈ જાઓ ભગવાન અંગ છેદો ન કર્તવ્યો तेने कोई विषयांतर में वेड़ी नाखे अथवा धर्मरतल सुधार असमर्थ थ्रिओ मूल नाश करें बने सरखाज है जहाँ उपयोग करव जो बेग कर सकता नहीं बने की सामानता है आ श्लोक में चार निषेधवाक्यों श्लोक नंबर सेवीन ધર્મ કરવા ને અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરીનું કર્મ ન કરવું અને ધણીયાતું જે કાષ્ટ પુષ્પાદિક વસ્તુ તે તેના ધણીને પૂછા વિના ન લેવું કોઈ પણ મારા આશ્રિતો ધર્મ કાર્ય માટે પણ અહીં પોતાના કુટુંબ માટે કુટુંબ પોષણ ને માટે તો કેમ કરવું જોઈએ કોઈ પણ મારા આશ્રિતો એ ધર્મ કાર્યને માટે પણ અહીં આપી શબ્દ પોતાના કુટુંબ પોષણા દૂર કરે છે પ્રત્યક્ષમાં બળાત્કાર થી અથવા પરોક્ષ માં પારકા દ્રવ્ય ને હરણ કરવું તે સ્તન કર્મ કહેવાય ચોરીનું કર્મ કહેવાય મારા જેવું ચોરીનું કર્મ ન કરવું ચોરી ન કરવી એમને પ્રત્યક્ષ માં ઘણી વખત એમ ઉપાડી લે ને કે આ બહુ સારું છે મોટો સાહેબ હોય અને બહુ ગમે છે એને ગમતું ન હોય ઓલા તો કઈ ન ગમતું હોય તો એને પરાયને કરવું પડે તો એને ચોરી તો નથી કરી પણ ચોરીનું કામ કર્યું બીજા માલિકી વસ્તુ છે એટલા માટે મહારાજે ચોરીનું કામ કર્યું ચોરી નો કરવી કરે તો ગમે નો ગમે આ તે હોય પ્રત્યક્ષ માં બળાત્કાર થી અથવા પરોક્ષ પારકા દ્રવ્ય ને હરણ કરવું તે કર્મ કેવાય કર્મ બારવટીયા હતા એ બળાત્કાર થી લૂટી લેતા અને ચોર લોકો આની ગેરહાજરીમાં લૂટી લેતા ઓફિસરો હોય ન ગમતું હોય તો એ પડાવી લે કે ઓફિસરો કે જે કઈ જેની પાસે સત્તા કે કઈ હોય એ પોતાથી નબળા માણસો પાસેથી બળઝબરીથી પડાવી લે તો એ ચોરી નું કર્મ ચોરી નો ચોરીનું કારમ ચોરી તો ક્યારે કરે માં કરે ત્યારે અથવા તો બળાત્કાર લઈ લેતો થાય બળાત્કાર બાર બટું ગેરહાજરીમાં ચોરી કે બંદૂકો દેખાડીને જો લઈ જાય એમને તો એને બારબટું લૂંટ તો એ જ કેવાય લૂંટ તો કેવાય તે તો એમ આને લૂંટ કેવાય કે નહી એમનો ગમતું એને લઈ લેતો તમારી ઈચ્છા નથી અને તમારે કર્મ એવો શબ્દ લેવામાં આવે તો સ્ત્રીય નામનું કર્મ એમ મધ્યમ પદ લોપી સમાસ કરવામાં આવે તે કર્મ ન કરવું બીજાના અંતઃકરણ ને ક્લેશ ના ચોરીનું ચોરી નું દ્રવ્ય ધર્મ કાર્યમાં વાપરવું યોગ્ય નથી એવો ભાવ છે હવે એવું મારી બેઠા હોય આપણે ગમે તે થોડું ઘણું ઓલું ખોટું આવી જાય તો ધર્મા તો કરી નાખશું સાધુ જમાડી દેવું સાધુ ભલે પીડાય સાધુ જમાડતા હોય એ બધું કેવું હોય આડાાવળું થયું હોય એવું જ હોય થોડું ઘણું આડાવળું થયું હોય તો એને માટે સાધન જમાડે કે અડાવળું ના થાય એના માટે હોય કા અડાવડું થઈ ગયું હોય અને કા અડાવળું ન થાય એના ભાગ નો પેટમાં જાય હવળું થયું હોય તો એના ભાગ નો સાધન પેટમાં જાય એટલે સાધુ બધા રાજી થઈ ગયા પછી ભાગનું હોય એવા એક જ દી માં વરસમાં એક જ વારું આવ્યું હોય ને પછી આને તો દરરોજ આમ બીજા આવે ત્રીજા આવે ચોથા આવે એટલે પછી ક્યાંથી કોઈનું માને થાય ખબર હોય તો ન લેવું હવે પૂછવાનું પેલા જુના જમાના સાધુ પોતતા સિને એટલે એ જાણતા છે પણ હવે તો એવું કેવાળે કઈ વાંધો ને તારી ભૂલ ને તો તારે પચાવી દેવો હજમ કર હવે એમ કે દહ ગણી ભૂલ હજમ ક્યારે થાય એનાથી દહ ગણી કરી નાખી એટલે કોળી નો છોકરો હતો ને શિકાર કરવાનો ફાવતો નથી શિકાર કરવાનું મન ન પછી કઈ નઈ પહેર ના કરવાનું હાલ અમારે ભેળવાયલ તું અમારી ભેળવાયેલ એટલે ભેળો લઈ જાય ઓલો ઉભો રેલા શિકાર કરવા જાય દોડે હાલાની વાહે ની એ બધી જો એટલે હોળી પાસે કે ઘા કરું તું ઈટતો નહીટી જાય છે ઘા તો ઈટી ગયો તો એને બહુ પછતાવો થયો અરે મેં ઓલું જીવ મારી નાખ્યો એટલે તને બહુ પછતાવો થાય છે ને હજી બે મારી નાખાયું જાય બે તું હજી માર નાખ એટલે પેલા નો પસ્તા એટલે એમ હજમ થઈ ગયું કેવાય એને ભૂલ હજમ થઈ ગયું કેવાય ભૂલ ને હજમ કરવાનું સાધન હું જા ભૂલું કરે હજમ થઈ જાય પડી એક દી એક જ વખત કરે તો પછી ખટકી રાખે ને બહુ એટલે હજમ ન થઈ ગયારે એટલે ચોરી નું ધન હજમ કેમ થાય આમ પોતાના ચોરી નું ધન લાવે ને એનું ધર્મ કરે તો ફળ જેનું ચોરી હોય એને જાય અને જેટલું પાપ થાય આને જાય એવું આવે जीवन वृत्ति प्राप्त थेलू न्याय थी मेलेलुँ द्रव्यज धर्म योग्य है एवं न्याय थी प्राप्त थेलू अन्न मनुष्य हर्षयुक्त थी ब्राह्मणों ने, ने वेदवृद्धो आपी पाप में मुक्त थे ये प्रमाण दान धर्म में कहू न्तव्यम परधनमीति धर्म सनातन पारकू धन न लेव તે सनातन ધર્મ છે એમ મોક્ષ ધર્મમાં કહ્યું છે અપુરુત્ય પરસ્યાર્થમ દાનમ યസ്തു પ્રયચ્છતિ જીવોને જીવવા દયો એવું છે એમ પોતે કમાવા અને બીજાને કમાવા દયો બીજાને ગવળો દબાવીને લઈ લ્યો એમ નહીં પોતે કમાવા અને બીજાને હોતે કમાવા એમાં વિધી ક્યાં બીજાને કમાવા પોતે કમાવું એ તો પેલો ધર્મ કેવાય ને શરીરમાં આદ્ય ધર્મ સાધનમ પોતાનું કરવું એ આદ્ય ધર્મ કીધું ધર્મ સાધનમ આદ્ય ધર્મ સાધનમ તો પોતાનું કરવું એ આદ્ય કેપ્ત છે રાગ પ્રાપ્ત છે એટલે ઓલું બહુ મહત્વ ધર્મ પ્રાપ્ત થયું અને આ રાગ પ્રાપ્ત થયો એટલે બીજાને જીવવા દો બીજાને આનંદ કરવા દો બીજાને કમાવા એ ધર્મ પ્રાપ્ત છે અને પોતે કમાવ પોતે આનંદ માર્યો અને પોતે જીવો એ રાગ પ્રાપ્ત છે ધર્મ પ્રાપ્ત નહીં મહત્વ બહુ એને પોતાનું કલ્યાણ સાધવું એ પેલો ધર્મ અને બીજાનું સાધવું એ બીજો ધર્મ છે બદલી જાય એમ ઊંધું થઈ જાય યત્ર ધૂમ તત્ર વહ પણ અભાવ હોય તો યત્ર વહ ની અભાવ તત્ર ધૂમ અભાવ એમ અભાવની ઊંધી વ્યાપ્તિ થાય એટલે આમાં એમ નોંધી ગયા સૌથી મહત્વનું કયું કલ્યાણ કરવું હોય તો પડાવી લેવું હોય તો આપડે કઈ પોતાનું જ કરવું એમાં બધી કીધું છે કલ્યાણમાં તો શું કરવું તો મહત્વ નો ધર્મ ગયો એ ધર્મ પ્રાપ્ત છે અને બીજાનું કલ્યાણ કરવું એ ધર્મ પ્રાપ્ત એટલે એમાં બે રાગ પ્રાપ્ત નથી પણ પોતે ધન મેળવવું કે પોતે આનંદમાં રહેવું પોતે એ કમાવું રાગ પ્રાપ્ત પોતે ભૂખ્યો રહી બીજા ને દે છે એના જેવો કોઈ ધર્મિષ્ઠ નહી એમ કેવાય લોકમાં એવું કેવાય છે સંસ્કૃતિ કેવાય છે હિન્દુ સંસ્કૃતિ કેવાય હિન્દુ સંસ્કૃતિ એટલે મહારાજે કીધું રણતી દેવ રાજા એમ એ બધા બધી પ્રજા નું દુઃખ છે એ અમને આવે અને અમારી પ્રજા બધી અમારું સુખ હોય બધી અને લઈ જ તો એમાં આનંદી રહ્યો અને આનંદી રહેવા દો એવું નહીં એમ ખાલી બીજા આનંદ પોતે આનંદ થાય આનંદ માં રહ્યો એવું નહીં બીજાને રહેવા દો એ ધર્મ પ્રાપ્ત પોતે રહ્યો તો રાગ પ્રાપ્ત પોતે રે તો રાગ પ્રાપ્ત પોતે કમાવ અને બીજાને કમાવા દો તો એમાં પ્રાયોરિટી પોતાની નહી કમાવાની તો બધા રાગ પ્રાપ્ત છે બીજન કમાવા દોન હોય થોડુંક કમાવા દે જીવન જીવવા દીવો છે એ રાગ પ્રાપ્ત હેતુ હોય છે કલ્યાણ હેતુ કારણ કે જીવવું છે જો જીવે નહી તો કલ્યાણ મૂળ કપાઈ જાય એટલે કલ્યાણ હેતુક હોતે છે અને રાગ પ્રાપ્ત અને જીવવા દિવસ ધર્મ પ્રાપ્ત સાચું ભાગ સ્વામી મહારાજ ની છે